જાઉં હોય તો સતના શરણ માં જ રહેવું મોક્ષું હોય તો વિકલ્પમાં ઉડું ઉતરવું ચતુર્ગતિ ફરવું હોય તો વિકલ્પોમાં ઊંડ ઉતરવું ચતુર્ગતિ પરવું હોય તો ચોરી ને ચિકણી કી ધલી પર સતે ફરતી પ્રકૃતિ ચોરી ને પરથી પ્રકૃતિ અંદર નું ચોખું કરિયા હે દાદા સિદ્ધ શક્તિ થી અંદર નું ચોખું કરિયા સીત શક્તિ છોડી ને ચિકણી કી ધી પર ફરતી પ્રકૃતિ છોડી ને ચિકણી કી ધી પરસ આપો હે દાદા સિદ્ધ શક્તિ થી અંદર નું ચોખું કરી આપો દાતા સીધ શક્તિથી આજ્ઞામાં જ રહેવું કીર પા ઝીલવી હોય તો આજ્ઞામાં જ રહેવું કીર પા ઝી હોય તો સ્વ છંદ છાંડી જીવવું મુક્તિ પી પાસા હોય તો સ્વચ્છંદ છાડી જીવવું મુક્તિ પી પાસા હોય તો સતના શરણમાં જ રહેવું મોક્ષે જાઉં હોય તો સતના ચરણ માં જ રહેવું મોક્ષે જાઉં હોય તો ઘુસંગે પાપો પાો ભરણ મનવાણી હી ક્રોથી અગ્ઞા હમ મમતા ભારેલી વિષમ ભવાંકિતભૂત સ્મૃતિ અજ્ઞા હમ મમતા ભારે વિષામવા ગી તબુત સ્મૃતી ગુસંગે પાપો ભરણેલી મનવાણી દેહવી કૃતિ કુસંગે પાપો ભરણ મનવાણ દેહવી ક્રોતી મમતા ભારે વિષમ ભવાિતભૂત સ્મૃતિ અ્ઞા હમ મમતા ભારે વિષમ ભવા ગભૂત સ્મૃતિ લક્ષ અલખ મા રહેઉ સ્વસ્થિર થું હોય તો લક્ષ અલખ મા સ્વસ્થિર થયે તો પંચાતે ના પડું જગથી છૂટવું હોય તો જા ના પડે જગથી છોટવું હોય તો સતના શરણ માં જ રહેવું મોક્ષે જવું હોય તો સતના શરણ માં બની ગયું અથડામણ લે ઇફેક્ટજ બની ગયું થે જાણી કરેડામણ ને ભોગવતા ભૂલ જે સમજણી પ્રતિક્રમો નિર્વેદ ભોગવતા ભૂલ જે સમજ પ્રતિક્રમો નિરવે દિ અથ રામણ તાળ ટી ફેક્ટજ માણ ગાયો તે જ અથ રમણ ને ટાર ઇક્ટજ ભોગવતા ભૂલ જે સમજણ પ્રતિક્રમો નિર્વે પ્રતિક્રમો નિરવેદા મહાવીરના સિદ્ધાંતે વસવું વિદેહ થા હોય તો મહાવીરના સિદ્ધાંતે વસવિદેહી થા હોય તો દા પા પાસે બેસી રહેવું તે રૂપ થાં હોય તો દાદા પાસે બેસી રહેવું તે રૂપ થા હોય તો દાદા પાસે બેંસી રૂપ થું હોય તો દે બેં હોય તો સતના શરણ મા રહેવું મોક્ષે જાઉં હોય તો શરણ માહુ હોય તો જય સચિદાનંદ તતરંગીમાં જ બસો વીસમું પદ બસો વીસ પાના નંબર છે હરી ગયો ગયો હરિવાર મુજને હરી ગયો િ વાર હરી હારી મે તો કી વાધન તું ને તો આવી મુજને હરી ગયો મે તો વાર કિધુન તું તો આવી મુજને હારી ગયો મેં તો વા કીધું ન તું ને તોય આવજને હરી ગયો તો કીધું ન તું ને તોય આવી મુજને હરી ગયો હરી વર મુજને હરી ગયો હરિજને હરી ગયો અબુધ અંતરની હું ના હું શો જાણું પ્રીતિ અબુધરણી હો the world. એક જ બુંદે હો બની ગઈ મહાસ રસ એક જ બૂંદ બની ગઈ મહાસરામૃત રસ એક જ અમૃતરસ બુંદ ગઈ મા સાગ અનંત જન મો પત ઝડમાં તારુ મિલન ફાગરણ અનંત જનમ પત ઝડમાં आरू मेला नफागा रंग बिनो ए गुलाल चाटी रंग बिनो ए गुलाल चाटी रंग बिनो ए गुलाल चाटी रंग बिनो ए છાતી રંગ બિની એ કરી ગયો રંગ બિની કરી ગયો હરી વર મુજને હરી ગયો હરી વર મુજને હરી ગયો મુજને હરી ગયો મેરી ગયો હરી વર મુજ ને ગયો રંગ બીની એકી ગયો રંગ બિનીની એકી ગયો જય સચ્ચિદાનંદ દા ભગવાનના અસીમ જય જયકાર હો દા ભગવાના અસિમ જય જયકાર હો દા ભગવાનના અસિમ જય જયકાર હો દા ભગવાન ના અસીમ જય જયકાર હો દા ભગવાનના અસીમ જય હો દ ભગવાનના સિિમ જય જયકાર હો દાદા ભગવાનના સિિમ જય જયકાર હો દાદા ભગવાનના અસિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દા ભગવાનના સિમ જય જયકાર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 દા ભગવાન ના અસીમ જય જયકાર હો દા ભગવાન ના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવા ભગવાન ના સિિમ જય જયકાર હો ભગવાન ના અસિમ જય જયકાર હો દા ભગવાનના અસિમ જય જયકાર હો ભગવાનના અસિમ જય જયકાર હો દા ભગવાન ના સિમ જય જયકાર હો દા ભગવાન ના અસિમ જય જયકાર હો દાદા ભગવાન નાસિંહ જય જયકાર હો આદા ભગવાન ના અસિમ જય જયકાર દાદા ભગવાન ના સિમ જય જયકાર હો ભગવાન ના અસિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો આતા ભગવાના અસિમ જય જયકાર દા ભગવા ના સિંહ જય જયકાર હો દાદા ભગવાન જય જયકાર હો દાદા ભગવાન નાસિંહ જય જયકાર હો દાદા ભગવાન સિંહ જય જયકાર ઓ દાદા ભગવાન નાસિંહ જય જયકાર હો દાદા ભગવાન સિંહ જય જયકાર દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો તને જ મુંબઈ થી આવી ખાલી સત્સંગ માટે જઈ તું હે બોલ ને કેવો આતમ ભાવ દેહ ભાવ નથી આ સત્સંગમાં ત્યારે જ અવાય છે પ્રાપ્ત હશે બધા એટલા માટે એનું આજે લક્ષણ છે આપણને સમજવા માટે કે આ સત્સંગ કેવો અદભુત થાય છે તે ડૉક્ટર સાહેબ હમ હમ એટલે આજ્ઞા આજ્ઞાધર્મનો આતમભાવ શું કહ્યું એ વ્યવહાર ધર્મ છે જરૂર પણ આતમભાવવાળો છે શું આતમ સાથેનો છે અને એની આપણે બે બે બાજુની આપણી આરાધના ચાલે છે આ બાજુ સંભાવ નિકાલની અને આ બાજુ આપણા પોતાના કરી ગુજરાતી સારું સમજાય છે છોકરીટેક થઈ ગઈ તું થઈ ગઈ એક સારું સા ચાલો આવું છે એટલે આજ્ઞાધર્મને આપણો અશ અશરી ભાવ કયો આતમ ભાવને પામેલું છે ને આજ્ઞા અશરીરી ભાવ કયો એટલે ત્યાં આગળ બીજ પડેલું આજે ફૂલે છે ફાલે છે પાગરે છે વ્યક્ત પ્રગટ થતું જતું જાય છે આગળ બીજ એટલું નહીં એનું આખું એ તો કેટલું આટલું વર્ષોથી આટલું તૈયાર થયું છે બધું એને ફૂલ ફળે આવવા મળે ઘણા બધા શું એટલે એ અશરીર ભાવ આખો આપણું પાંગરતો જાય છે અંદરથી અશરીર ભાવ એટલે અંતરથી આપણે અંતરથા અંતરના વિજ્ઞાનથી જીવાતો ભાગ જ્યાં સુધી જીવાતો ભાગ છે ત્યાં સુધી એ બધો વ્યવહારમાં કહેવાય પરંતુ એ નિશ્ચય પાકો કરનારો વ્યવહાર છે કારણ કે વ્યવહાર આપણું પોતાનો જે છે તે આપણને નિર્ણય નિશ્ચિત હું કેવો શુદ્ધાત્મા છું એમાં રહેવા ના રહેવા એના કારણે ના રહેવાય એ બધા તપ આપ કરાવડાવે છે બધા આપણને એ તપમાંથી પસાર થવું જ પડે છે તપ તું સમજાય તને તપ હમ એટલે વ્યવહાર પ્યોરિટી વ્યવહાર એકદમ પ્યોર થઈ જવો જોઈએ માઇન્ડ વાઇઝ એક્સપ્રેશન વાઇઝ અને લિવિંગ વાઈઝ ફોલો ઓ નો હં એટલે તારે તારા નાની ને દુઃખ જરાક પણ થાય કે તારે પ્રતિક્રમણ કરી લેવું પડે નાની હાજર છે તો કે નાની કા બાજ દાદી માં દાદી એકલા કાદીમાં કેવાનું કે મને લાગ્યું હા પછી સમજ પડી આપણને દુઃખ થયું હશે આ ચોક્કસ પણ આપણને લાગ્યું કે ના લાગ્યું કઈ નહીં પણ હું માફી માંગુ છું છે મહાત્માઓ સચિદાનંદ અદ સાહેબ વિજ્ઞાન કેવું સરસ છે હમ રિઅલ ભાવને પામેલું રિયલ સ્વભાવને ભાવ એટલે સ્વભાવ પામેલું એ વિજ્ઞાન કયું વિજ્ઞાન તો કે વ્યવહારમાં જે વ્યવહાર વૈજ્ઞાનિક સંયોગોથી છે એ વ્યવહારમાંથી આપણે એ વૈજ્ઞાનિક સંયોગો જેમ જેમ જેવા જેવી રીતે જેમ આવતા જતા જાય તેમ તેમ આપણે અંદરથી આપણે એને એક્સેપ્ટ થયા કરે શું કહ્યું હં એક્સેપ્ટ કરવું એટલે એ બોડીની ક્રિયા નથી શરીરની ક્રિયા નથી એક્સેપ્ટ કરવું એ આજ્ઞાધર્મની ક્રિયા છે અને આજ્ઞાધર્મની ક્રિયા બધી વ્યવહાર શુદ્ધિની ક્રિયા છે શું કહ્યું બીજું અજ્ઞાધર્મ પ્યોર વ્યવહાર શુદ્ધિની એટલે આજે આ કાળમાં દાદા ભગવાને જ પ્રમાણ આપેલું છે કે આ કાળમાં એ વ્યવહાર શુદ્ધિ આપણી સિત્તેર ટકા થઈ પછી એનો સિક્કો મહાવિદ્ય ક્ષેત્રનો ભાગી ગયો એવું કહે છે દાદા એવું મને ખ્યાલ છે કદાચ ભૂલ થતી હશે મારી પણ છે ક્યાંક છે ઉલ્લેખ એટલે ઉલ્લેખ છે ક્યાંક સિત્તેર પણ આપણે આપણું પેપર સેટ કરનારા ના હોઈએ આપણે આપણું પેપર તપાસનારા ના હોઈએ આપણે આપણું પેપર તપાસ કરનારા ઉપર મોડરેટર તરીકે ના આવીએ મોડરેટર કેસ પાછા અને આપણે જ આપણા પેપરનું લખેલું આપણે આપણું જ પરિણામ આપણે જાતે ના આપીએ તો હં તો નહીં નહીં તો મુશ્કેલી થઈ જાય અને એ તો બને જ નહીં છૂટા પડ્યા પછી ના બન્યા છૂટા થઈ ગયા છે ને આપણે પરંતુ એ સમજાતું નથી આટલી વાત સિમ્પલ સાદી છે પણ નથી પકડાતી આપણાથી આપણો વ્યવહાર આપણને નથી પકડવા દેતો એ સમજવાનું છે એટલે બહાર કંઈ શોધવા કરવાનું એના કરતાં અંદર જ શોધી નાખવું જોઈએ બધું અંદર અંદર જ બધું ચાલ્યા કરે બધું એટલે અંદરનું વિજ્ઞાન કહ્યું ને આપણે હમન કેવા છે મજાના મોટ્યો ને થઈ ગયો પછી તો હા સરીબેન તો કે છે આપણે મુંબઈમાં એમને 4 એફએસઆઈ તો મળી હતી સ્કૂલને એ વાપરી નાખી છે પાંચ મળીને આપેલું આ કેટેક કહે છે કે સાડા પાંચે એવું લઈ આવીશ તમારા સંસ્થા માટે બોલાવી શકાય એવી છે એટલે ભાઈ કહું એસ્ટિમેટ તો કરાવવા જોઈએ આપણે એસ્ટિમેટ કરાવવા આ પાસે બધું શું એટલે જ્યાં આગળ ચોખ્ખો ભાવ છે નિયત બિલકુલ ક્લિયર છે એક પરમાણુ આમ તેમ બધી જ રીતે ત્યારે આ થયું પણ ભાઈ સારો સરકાર આપે છે ભાઈ તમારો હક છે કેવાનું પણ બહુ સારું છું સાડા પાંચ બસ એટલે આપણા બધા શહેરો હવે મુંબઈ તો ખાસ કરીને જમીન ના હોય એટલે કે છે ઉપર જાઓ બધા આવે ઉપર જાઓ જેટલું એમનાથી કાયદામાં આપી શકાય એટલા ઉપર જાઓ કે છે અને બધાને આજે તો સ્પર્ધા ચાલ્યું હોય આખા વિશ્વમાં એમ ચાલ્યું છે વિશ્વમાં સ્પર્ધા ચાલ્યું હોય હમણાં જ વાંચ્યું આ સૌદી અરેબિયા છે ને એમાં એક કિલોમીટર ઊંચું ટાવર બને છે એ કિલોમીટર કોને કહેવાય એ ટોલેસ તો છે ત્રણ સાડા ત્રણ હજાર વચ્ચેનું હું છે બધું બહુ સ્પર્ધા ચાલી જાય ત્યાં કિરીટભાઈ સાહેબ સાયન્ટિસ્ટ કંઈક વાત કાઢો તો કંઈક સત્સંગ નીકળે હે નહીં તો એમને પૂછીને કરો એમને પૂછી પૂછીને કાઢો છે કે સાહેબ દીપકભાઈ શું કહ્યું છે યાદ હોય તો કહો બોલો મોટેથી બોલજો સવાલ બોલો જ્ઞાન નો ઉગાડો થતો હોય એવું મારા હું જ્યાં હોઉં ત્યાં લાગુ પડતો વાક્ય આવતું અહીંયા છે એ ઉપર આપણે એક સરખા હોય શકીએ પણ એક કેવી રીતે હોય કે આત્મા ના ગુણો સરખા હોય પણ બંને આત્મા એક નથી હોય એટલે એ વાત સાચી છે તમારો પ્રશ્ન બહુ સારો છે આ પ્રશ્ન એવી રીતે વ્યવહાર આજ મોટો પ્રશ્ન કહેવાય ખરેખર અમે અમે કહીએ એટલે કે કયોથી કોઈને સમજાય તો નહીં પરંતુ જે છે બીજા બધા વાક્યો બહુ રિલેટિવ ને બરાબર લાગુ પડતા હતા એટલે સમજાય જતો આ એક જ એવો રિલેટિવ કેવી રીતે લાગુ પડે છે આ રિલેટિવ લાગુ પડે છે કે રીઅલી કોમ એને બેયમાં આ પ્રશ્ન થાય છે એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી એક બીજા પર છે આ તો શું મૂળ ના હોય તો ઉત્તર હોય નહીં એક લાગુ મહાત્મા દ્રષ્ટિ હોવી જોઈએ જ્ઞાન હોવું જોઈએ બઉ સુંદર પૂછ્યું એમને કિરીટભાઈ સાહેબ એ અમે આમ આવતા હતા કે એક ગયા સત્સંગ મે એક બે પેલા ત્રણ ચાર પેલા ને થોડાસો પેલા ત્યાં બેઠા હતા એ ત્યાં બેઠાને અમે આઈએ એમને જોઈએ તો અમે ખુશ છે કારણ કે અમારે એમનેનો પરિચય બહુ સારો છે થોડો સારો હું એમની પાસે ઘણું શીખ્યો છું એ શું શીખ્યા મને ખબર નથી પણ બહુ શીખવાનું મળ્યું છે શું એટલે એમને કહું એ તો સદ્રમ મે બોલાઈ ગયો સબ જો એટલે વાય કેન બી વન એવું લખે કહ્યું છે કે આપણે એક કેમ ન હોય છે કે એના પરティア પ્રશ્ન આવ્યો એટલે લખીને આપ્યો તો રહી ગયો પણ આજે ફરતી કે છે કે આ બધે સમજવા માંગીએ અમાર જ વિસ્તારથી જો સમજવાનું આવે બધારે સારું અને હકીકતમાં આ આપણે જે બે દ્રષ્ટિ આજના આ ધર્મે કરીને મળી છે આજનાય કરીને આપણે પ્રાપ્તિ છે જરૂર કે હું નિશ્ચય કે હું શુદ્ધ આત્મા છું એક જ્ઞાની પુરુષની બુદ્ધ કૃપા કરુણા અને એનાથી પ્રાપ્તિ છે એનાથી પરમાત્મા કોણ આટન જ આવતો આ જરા વચમાં ખોટ કાતું લાગે છે જોજે જajou એસા એથી અંજાના જુ હું મને કયા જ કરું છું કનુભાઈ તું આમ કરવું જ પડે એને ઉઠતા બેસતા જાગતા હા કેવું પડે મારે છૂટકો જ નથી મારો થઈ ગયું હવે સમય એટલે એમનો પ્રશ્ન શું હતો કે થોડા વખત પહેલાં થોડા સત્સંગ પહેલાં ત્યાં બેઠા છે તમે આયા એમની સામે જોયું અમારા બેનો પરિચય કે કિરીટભાઈ વાઘ બી વન એટલે આપણે એકબીજા એક કેમ ના હોઈ શકીએ એટલે એમને વિચાર કરતા થયા કા છે તો બહુ મજાનો પણ થોડોક વધારે વિસ્તાર માગે છે ખુલાસો બહુ માગે છે આ કારણ કે શુદ્ધાત્મામાં તો છીએ જ આપણે બધા શુદ્ધાત્મા તરીકે એક જ સ્વભાવી છીએ પરંતુ ભાઈ કાન્વી બી વન આપણે જુદા છીએ તો કેવી રીતે બોની શક્યા તો એ વાત કરી એમને એટલે પછી અંદર એમને ચાલ્યું મશીન ખબર પડી કે આ તો વ્યવહારને નિશ્ચય બેવને સ્પર્શે એવું છે કે છે શું એટલે કે રિલેટી પોઈન્ટ અને રિયલ વ્યૂ પોઈન્ટ બેવને લાગવું પડે છે અને રિયલ વ્યૂપોઈન્ટ વગર આ અમારા આવા વાણી નીકળી શકે નહીં અને એનો અનુભવ એમનો સ્વાદ અમને હોય અમને બધો સ્વાદ હોય કોઈને અમારાથી ખોટું લાગે તો એમને ખ્યાલ ના પડે કે હું જોડું છું અને હાથે છું ને એક જ સ્વરૂપે છું કોઈને ખબર ના પડે દાદા ભગવાન આપણે આવી બધા આપણે બધા જોડે આવી રહ્યા છે જે છે દાદા ભગવાન જોડે કહો છો મને હા શરીર તો જુદા છે દાદા ભગવાન આટલી એને અભેદ દ્રષ્ટિ કહેવાય છે શું કહ્યું અભેદ દ્રષ્ટિ એ શુદ્ધાત્મા દ્રષ્ટિ વગર હોય જ નહીં અને આમ તો દ્રષ્ટિ એટલે વ્યવહારમાં છે એ છે વ્યવહારથી આંખો અને આંખો બધી જુદી છે દરેકની આંખો દરેકને આંખોથી જોવાનું જ જુદું જુદું છે છતાં અહીંયા સમજ કામ કરે છે આખી સમજ એટલે હું છું તો પછી એ હું છું એનો વ્યાપ ક્યાં ને ક્યાં નથી ક્યાં છે નથી તો ધીમે ધીમે એમાં આપણને ખુલ્લું થતું જશે કે એ તો વ્યાપ તો બધે જ છે એને છેવટે પરિપૂર્ણ થાય ત્યારે એ જ્ઞાન છે એટલે કે છેલ્લામ છેલ્લી ભૂલદાદાએ કહ્યું એક વખતે નજરાય સમજે ખુલ્લું થવું એ છેલ્લું આવરણ છે ભૂલ્લું આટલું બધું કહ્યું અને હકીકત છે આ તો દાદા કે છે અમારે સતત દાદાના છેલ્લા શ્વાસ સુધી પ્રતિકમણો ચાલ્યા છે સાહેબ આ કોઈ મહાત્મા કોને ખબર પડી કેટલા ખબર પડી હશે સાહેબ કે છે આપણે ઓલ્ટરનેટિવ ઓપિનિયન લેવો જોઈએ મેં ખૂબ બરાબર છે લો એટલે પછી પેલું બ્લડ ટેસ્ટ હા હવે આ વસ્તુ છતાં બધા છેલ્લા વખતની પરિસ્થિતિ બધા જે નજીક હતા એ જાણે બધું છે શું દાદા સંપૂર્ણ સમાધિમાં હતા અને પ્રતિકૂમણ ચાલતા હતા જ એમના અને એ જેમ જે છે એમના નિમિત્ત બન્યા છે કે જ્યાં આગળ કે જેમની જવાબદારી સ્વીકારાયેલી છે એમનાથી બોલો એટલે કોઈને એમ લાગે હું દાદા નજીક છું બહુ બોલું છું એવું લાગ્યા કરે ના દાદા બધા માટે નજીક હતા અને દૂર પણ હતા બધા માટે એટલે અમારા દીપકભાઈ સાહેબ નથી આજે દીપક મહેતા એક તમે તમને બાઉભાઈના હોમાં પૂછે અનુભાઈ સાહેબ આપ દાદા સાથે આટલું બધું રહ્યા અને આટલું બધું છે તો આપણને દાદાથી આપણા દૂર હોય અને આટલા નજીક છો તો આપણને કેવું લાગે છે અનુભવ શું છે આપણને કેવું લાગે છે કેવી રીતે છે મેં કહું દીપકભાઈ તમે પૂછ્યું તારે હું તમને ખુલાસો આપું કે અમે દાદા જોડે નજીકમાં નજીક બેઠા હૈયે કનુભાઈને ભાગજે નિમિત્તે આવ્યું છે છતાં અમે માઇલો દૂર રહીએ છીએ અને માઇલો દૂર હૈયે તો એમને અત્યંત વધારે નિરનિકટમાં હઈએ અમે આ અમારો એમને ખુલાસો આપ્યો હતો આ વાત છે આ તો બહુ વાત છે હમ આ દાદા ભગવાન હાજર હતા ત્યારે એક વખતે એમને કે બીજું ચાલતું હતું તે વખતે આ પૂછેલું હતું એમને परम विनय कह गुरु ने पांचमी घाती के स्वामी मंदिर આપણે સહજન સ્વામીએ અને પેલા આપણા પહેલા ગુણાતી તરણ આપણા પાછળથી થઈ ગુણાતી તરણ કે એમને કહેલું કે ગુરુ અને એમની નિકટ એમની જોડે એ તો પાંચમી ગાતી છે કે છે ચાર ગતિઓમાં ભટકાવનાર તો ગાતિ હોય જ આપણા એ તો કર્મો છે બધા પણ ગુરુ નજીક અને એમને નજીક રહેવું ને એમને આપણને એનું પચન થાય આપણને કે ગુરુ સદગુરુ શું છે હું શું છું सदगुरु से हूँ के लिए बजे आखू एक स्वरूप थी जाए अनुभ थी हाँ समझना प्रमाण में क्या आग समझना प्रमाण में आ व्यवहार में शरीर ने लागू नहीं पड़त आएरीरी अनुभव कहवाये शू कहू અને આપણો આજના આધારમાં બે દ્રષ્ટિમાં આપણને આજે શરીરમાં આપણને લઈ જાય છે ધીમે ધીમે કારણ કે વ્યવહાર દ્રષ્ટિથી હું કિરીટ છું તો વ્યવહાર દ્રષ્ટિથી મિતાબાઈને વ્યવહાર દ્રષ્ટિથી જ છે ને આપણા ધર્મ પત્ની હા એટલે આપણે તો બહુ ઝઘડા થયા નથી કોઈ દડો બહુ થયા આ તો વાત કહેવાય નહીં કોઈને પણ મહાત્માને એટલું સારું છે કે આવ સમજી જાય છે કે નીકળી જશે જરૂર હું જોઉં છું દરેક મહાત્માને જોજો તમે હા એટલી એક મોટા મોટું લક્ષણ છે મહાત્મા માટેનું એ આપણને ખબર પડે કે આ મહાત્મા છે અહીંયા આગળ જેમ છે તેમ નીકળી જશે પણ પેલું પણ આવે જ રાખ પણ બટ શું કહે બટ બહુ ભારે છે એ સમજણમાં જે ખૂટતા અંશો છે ને એ બધું છે બટ એ સમજવા જઈએ એટલે આપણે જ આ કિરીટભાઈના પૂલગરને સમજવાનું એટલે ધીમે ધીમે ધીમે કિરીટભાઈનું આ વિશ્વ સ્વરૂપ તમને સમજાતું જતું જશે કિરીટભાઈનું કહું છું અને વિશ્વ સ્વરૂપ સમજાશે તો આગળ જશો તમે જેમ જેમ સમજમાં આજ્ઞાધર્મમાં સમાજો ખુલતી થતી જતી અંતરાય ઓછા થશે વ્યવહાર જેટલો ચોખ્ખો થતો જશે ચોખ્ખો એટલે કે ટોટલી નોન વાયસ્ટ ટોટલી કોઈ પ્રકારનો પક્ષ ના હોય વ્યવહારનો ये चक्कर चो्खो कहवा शुद्ध कह मन की वाणी थी व्यवहार वा, बढ़ी रीते होते आप समझा अपने मपा जाने जरूर नहीं तो अंदर स्वाद आया वगर रहे जी आपने स्वाद आया वगर रहे नहीं इतले, एम करता करता विश्व कृरीट भाई तमजात जत जाए पी विश्व बहार निकलो ते विश्व बहारनू शू का विश्व शुरू विश्व शूथी समझाशे तुमने એટલે વિશ્વમાં તો છો જ તમે કિરીટભાઈના શરીરમાં છો એટલે વિશ્વમાં કહેવાય અને વિશ્વ એટલે બહાર વર્લ્ડ દુનિયા કહીએ છીએ આપણે તો એ તમને સમજાતી જતી જશે સમજાતી જતી જશે એટલે તમારા પરિચયમાં ના આવશે ગમે તેના પરિચયમાં આવશો તો તમે સમજાવશો જશે કે આ છે પણ તમને આમાં આવું હું છું એવું તમને સ્વાદ આવશે ધીરે ધીરે સ્વાદ આવશે અમે તો આ ગમતમાં ઘણી વખત કહી લઈએ છીએ બધાને ગમે તેઓ મળી હોય મોટો છોકરો છોકરી મળી હોય હોય ઉંમર હોય કોઈ જાત દેશનો હોય કોઈ પણ ધીમે રંગ કરી લે કે ભાઈ હાઉ કઈ એમ યુ એટલે પીરું કં આઈ એમ યુઅર યુ આઈ યુ આર મી હાઉ કેન યુ સે દેટ વાય યુ કુ ડાયન્ડ હાઉ વાય હાઉ હાઉ કેન ઇટ બી because you are me the <laughs> only god can speak this kechi be 3 jhalad mane kahiluto only god itar ta jena khyal aave sath hi ke hajar chhe ya bhagwan hajar chhe ni andar only god can speak this kechi a goddess speech nathi to so speech kai thi aavi e av samjay ha ane syad vad keche પરંતુ એને સમાધાન આપવું પડે આપણે ખાલી નાખે ચાલતું નથી ધર્મપત્ની એતો સાઉથ ઇન્ડિયન મજાની અને બે બી બે જાતની ભાષાઓ બોલશે સમજાયું છે ડાયરેક્શન પ્રોડક્શન બધું જીપ્ટ રાઇટિંગ બધું જ છે અને સ્ટેજ શો બહુ કરે છે આપડે મહાત્મા પંચ્યાસી વર્ષ ના જ્ઞાન માં આવતા હવે મને ખબર પડી કે બેંગ્લોરમાં પ્રોફેસર તમે કહ્યું હતું કોઈ એ મને ખબર નથી નિમિષાનંદ જે કહ્યું કે પ્રોફેસરોનું ગ્રુપ છે પંદર વીસને એ લોકોને બહુ તમારે સાંભળ્યું છે ને આપણા ત્યાંના મહાત્માઓથી ને આપણા નાતા ફેમિલીને બધાથી અને એમને બહુ જ ભાવ થઈ ગયો છે આવું હોઈ શકે જ નહીં કે છે અને આવું કોઈ તમારે જરૂર મળવું છે ને મારે જાણવું છે આ જ્ઞાન લેવાની ઈચ્છા કરી પણ એ લોકો બુદ્ધિ સારી ને બુદ્ધિથી બધું સમજવા જાય ને એટલે છેવટે આ ગોઠવાયું તે કુદરતી ગોઠવાયું સંજોગ નતો પણ વ્યવહાર નો આવે તો વ્યવહાર જોડે નિશ્ચિત હોય ના હોય કઈ રીતે મને સમજાણું નહીં હું નિશ્ચય છું પ્રાપ્ત છે એટલે એ તો બોલાય નહિ આ પણ બોલી શકે બીજાને કેવું હોય કેવી રીતે બધા છોડે કે ત્યાં અને રાજસ્થાન તો આત્મપીત છોડે નહી આ લોકો તો દાદા એ કહ્યું હતું કાલે તમારે પુણ્યશરો ભાગ્ય છે મને તો આ બધા રાજસ્થાન એટલા બધા હોશિયાર છે ને મને ઉડાડીને લઈ જશે તમારા ભાગે નહીં રહે પણ હું એવો કાચો નથી ગુંજ ઉડે જો કે પણ કહ્યું હતું બધાને એટલે એમને શું છે કે વર્તમાનતાની કિંમત બધા બતાવતા હતા કે છીએ છીએ હાજર છીએ નીકળે છે વાણી આ સમજી લો એ વાત સમજવાની શબ્દ અનુભવનો નીકળે ને આપણી અંદર જાય ને આપણાથી એ શ્રવણ થાય સંભળાય સંભરાય ને અંદર જાય ને અંદર કામ કરે એ શું છે એ ચેતન પર્યાયો કામ કરે છે અનુભવના શું કહ્યું અને તમારી અંદર ચેતન તો છે જ અને ચેતન પર્યાય કયા એ વ્યવહારના અનુભવમાંથી નીકળીને કામ કરે છે અને એટલા માટે તમારા વ્યવહારમાં એ આખી પૂદગલની ક્લિન્ઝિંગ ક્રિયા કર્યા કરે છે ઘણી બધી સમજાય નહીં તમને તો મૂકી રાખવા પણ છે કંઈ સમજવા જેવી વાત છે એટલું લાગતું હોય તો મૂકી રાખવાનું અને વખત આવશે તો મેતે તમને ક્લિયર કરી નાખશે બધું સમજાયું એટલે અનુભવવાણી આવી છે આ બધી એકદમ સ નીકળે છે એ પકડાય એવું સહેલું નથી અને સંજ્ઞામાં તો અમુક નીકળવું જ જોઈએ કારણ કે બધી વાતો નથી નીકળતી ચોખ્ખી ચોખ્ખીથી કોઈ દિવસ ના નીકળે કોઈનું ગજું જ નથી કોઈ માણસનું ગજું નથી કે ચોખ્ખી વાત સાંભળી શકે એટલે શ્રવણય ના થઈ શકે વિચારાને બહુ એટલે નીકળી શકે જ નહીં ઇવન તીર્થંકરો થઈ નથી નીકળી પરંતુ એમની હાજરીમાં હતા તો એમને હાજરીનો લાભ મળે એટલા પૂરતું નીકળ્યું આ બધા શાસ્ત્રોને બધું અને ગણધરો એ લોકોને સમજવા માટે ત્યાર પછી જેટલું રહ્યું એટલું રહ્યું સો દોઢસો બસો પાંચસો જે હશે તે વર્ષ એટલું જ રહ્યું પછી ઇનડાયરેક્ટ થઈ ગયું પરોક્ષ એટલે ડાયરેક્ટનેસ થોડીક રહી જ્યાં સુધી આ લેખી અને કાગળ નતા ત્યાં સુધી ટુ વ્યક્તિ ટુ વ્યક્તિ આવે એટલે આ વ્યક્તિ તે અનુભવે અહીંયા આવ્યો અને આને જેટલું સમજો કર્યું તેના પછી આગળ ગયો આગળ ગયોગ પણ પેલું આ નથી ત્યાં શું પછી આગ જવું જરા ખૂટ્યું ને એટલે પછી આ બીજું બધું આવ્યું એવું છે અને કાળનો પ્રભાવ છે આવો છે જ નહીં પણ એ વ્યવહારમાં આવેલો કાળ એટલે કે અવસ્થા કહે છે એટલે અવસ્થા જ્ઞાન કહ્યું અવસ્થા માત્ર કુદરતી રચના છે તેનો કોઈ બાપોઈ રચના નથી અને તે વ્યવસ્થિત છે એ કાળ કાળ એને ટાઈમિંગ શબ્દ બહુ અગત્યનો છે ટાઈમિંગ દ્રવ્ય ક્ષેત્ર ભાવ છતાંય જો સમય પાક્યો ના હોય ન એનો વિપાગ ના હોય ને તો પછી બધું ભેગું થાય તો વિખરી જાય પછી અને સમય બરોબર પરિપક્વ થાય ને એનો વિપાગ થતાની સાથે જ એનું ફળ હોય તો એની મેતેજ આપણા હાથમાં આવે સન્મુખ થાય આપણે સાથી આપણે સ્વભાવને સન્મુખ થયા છીએ છતાં પણ એવું નથી લાગતું આપણને કીર્તિ સાહેબ બસ આજે એટલે તમે બહુ સારા નિમિત્ત બનશો અધ્વર્યુ સાહેબ આપની જોડે રહેજો પરિચય રાખજો થયો હા થયો ને બહુ બહાર નો થાય એટલે વિશ્વની બહાર થી પણ વિશ્વને સમજીએ વિશ્વમાં રહીને પણ વિશ્વ સમજાવ્યું છે આપણે વ્યવહાર શુદ્ધિના કારણે અને પછી આમ કરતા કરતા થાય એ અનુભવ આખો બ્રહ્માંડી થાય એટલે કે ચૌદ લોક નો નાથ બઉ વર્ષો પહેલા વાત નીકળી ચૌદ લોક નો કેવી રીતે કહી શકાય દાદા શરીર કેમ બોલી શકે ચૌદ લોક એટલે કે છતાં એક થઈ જવાની વાત છે ને એની એની સિદ્ધ ગતિ છોકરા ગતિ એટલે સિદ્ધત્વ પ્રાપ્ત થયા પછી પ્રાપ્ત ક્યારે થાય કે પેલી પ્રાપ્તિ થાય પછી પૂર્ણત્વ થાય છે સ્વભાવ સ્વભાવમાં મળી જાય છે એનો અર્થ બહુ જુદી રીતે સમજાયો જે વિતરાગોએ વાત કરી તે સ્વભાવે કરીને કરી એટલે બધા સિદ્ધ ભગવંતો તો અનંત છે છતાં દરેક પોત પોતાના સ્વભાવથી છે ત્યાં સુધી આવશે બધી કારણ કે વ્યવહારનો સંઘ છે એટલા માટે તો એ રાખું અને પોતાનો સ્વભાવ અચીવ સ્વભાવ કહીએ છીએ ને પરમાનન્ટ એક સ્થિર અનંત સુખ સ્વરૂપે એ છેલ્લામાં છેલ્લો ગુણ ત્યાં આગળ છેલ્લું કેવજ્ઞાન અમે કહ્યું ને ભૂલ દેખાય ને એક બાજુ ભૂલ દેખાઈને એ અવસ્થા નીકળી અને કેવજ્ઞાન ખુલ્લું થયું ત્યાં સુધી બધું બહુ ખુલ્લું થયું છે અને અંશો એટલા બધા દીકરા છે કે એમને કોઈ જગ્યાએ કોઈની જુદાઈ નથી લાગતી પોતાના પર મોટામાં મોટો ભયંકરમાં ભયંકર ઉપસ કરનાર ઉપર પણ એમને જુદા નથી લાગતી આ મારાથી મને ઉપસર્ગ થઈ રહ્યો છે આ માયુર ભગવાનને અનુભૂવ છે આ તો આખા જૈન સમાજ જાણે છે આ બધું પણ એ અમુક રીતે જાણે છે કારણ કે હજુ કારણ કે એમને પણ એવું છે ને કે ભાઈ આ વ્યવહાર આપણે ચોખ્ખો કરવો પડશે એટલે કરીશું તો થશે એવું એમની માન્યતા છે એટલે પાંચ મહાવ્રતને આ સ્વરૂપે લીધું પાંચ મહાવ્રત ખરી રીતે જુદી સ્વરૂપે છે એ દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી એ આખો પરિષદ જેવી રીતે આપણો આજ્ઞાધર્મ છે એવું એ જ આજ્ઞાધર્મ છે પરંતુ એ વ્યવહારમાં અમુક એ લોકોએ આગળ ગયા છે પહોંચ્યા પછી એ મળ્યો છે એમ એમ નથી મળ્યું પરીક્ષામાં આગળ ગયા અને પીએચડી કરવી છે અને એનું એન્ટ્રી પણ નથી એન્ટ્રી પણ નથી મળતી આપણને ગયા છે ત્યાં સુધી એવા લોકો માટે છે પાંચ આજ્ઞા પણ પરંતુ પછી પાંચ આજ્ઞા તો શાસ્ત્રોમાં આવી જાય એટલે સમજવાની તો પછી દાદા જુદા નથી લાગતી એ સમજાય છે પરંતુ ઇન્ડિવિજ આઈડેન્ટિટીનું અસ્તિત્વ કેટલે એની સાથે કેટલું રહે હા એટલે અસ્તિત્વ એટલે એ અનુભવ છે એ અભેદતા છે આખી એટલે વ્યવહાર દ્રષ્ટિ તો બધાની જુદી જુદી દરેકની પોતાની સ્વતંત્ર છે પણ અનુભવ દરેકને થાય તે બધો એકબીજાનો કોમન જ છે એમાં કંઈ ભેદ નથી તમને અનુભવ તમારા મન વચન કાયમ થાય અમને મન વચન કાયમ અનુભવ થયો છે એમાં ભેદ ના હોય જો અનુભવ તમારું પ્રમાણે હોય તો અમે આપણે એકબીજાએ કોઈને સમજાવવાની જરૂર ના પડે સમજવાની જરૂર નહીં પડે ડૉક્ટર સાહેબ બરાબર છે હા નાના એમનું એમને કહેવું શું છે એમનું કેવું શું છે કે વ્યવહાર જે છે ને વ્યવહાર તે કેવળ વ્યવહાર યુનિલેટરલ છે શરીરો જુદા છે છતાં પણ આમ જુદા શરીરોથી આપણને લાગે કે બધા શરીરોથી જુદા બુદાના વ્યવહારો છે પરંતુ વ્યવહાર સ્વભાવથી યુનિલેટરલ છે યુનિપોલર છે જેવી રીતે નિશ્ચય યુનિલેટરલ યુનિપોલર એટલે એક છે એમ એવી રીતે વ્યવહાર પણ એક જ છે પણ એનો સ્વભાવ કઈ રીતે એક છે તે સમજવાનું છે એ જ અનુભવ છે આખો શું સ્વભાવ છે એનો કે જે પૂરેલું હતું એ ખાલી ગલન થાય છે એટલે ગલન બધા જ હોય પરંતુ ગલન થાય છે એટલું જ એને છેવટે અનુભવમાં આવતા આવતા આવશે તો ગલન જ દેખાશે એને અને ગલન દેખાશે કોનું એટલે તમારા બીજા બીજા બહારના શરીરમાં જેનો ઉપસર કરતા હોય પરીસ હોય અંદરથી આવે ગમે આવે તેમાં પણ કોનું તો કોઈનું નહીં તમારું જ એટલે યુનિલેટર યુનિપુલર કયો સ્વભાવ એક જ સ્વ એટલે પૂદગલ એક સ્વભાવી છે પરંતુ આ છેલ્લા છે દરેક મહાત્મા માટે શું કહ્યું તારે આ ભેતાનું બધું ધીમે ધીમે ખુલ્લું થતું ઓપન થતી જાય આપણને સમજાવ્યું એટલે શુદ્ધાત્મા તો શુદ્ધ જ છે અતા છે અને કાયમ ના છે પણ જેને પ્રાપ્તિ થઈ એને માટે છે આ એ તો શુદ્ધાર્થના શબ્દ બોલવાથી કઈ કશું વરે નહીં કશું વરે નહીં હા બોલે તો જરાક આ કપરા કાળમાં એને પુણ્ય જરૂર મળે પણ કઈ જાતની પુન્ય સમજતી કરે કાન સમજતી બેવતી છે બેવને ફળાયો કે નહીં પહેલા પાપ છે પુણ્ય પાપ પણ એને પુણ્ય મળે બીજું પણ કશું વરે નહીં એમાં કે વ્યવહારમાં કશું શુદ્ધિ ના થાય વ્યવહાર એમનો એમ પડ્યો રહે એટલે પેલું પુણ્યને લીધે બધા સંજોગો બધું બધું બહુ સરસ મળે એટલે જબરજસ્ત વરસાદ પડી જાય અને એક્સેસિવ રેન પડે પાછો એટલે તેમાંય અનાજનું મુશ્કેલી અને ઓછો પડે તો એ મુશ્કેલી ઓછો પડે વધારે મુશ્કેલી અને પહેલાંમાં કંઈક આવી બે બાજુનું છે તો એટલે વ્યવહાર કોને કહેવાય કે જે ગલન સ્વભાવમાં આવ્યો છે એ બધો જ વ્યવહાર કેવાયું કારણ કે પૂરણ થયા વગર ગલન સ્વભાવમાં આવી શકે નહીં આ તો કોઈને ખબર પડે જ નહીં કોને પડે જ્ઞાની સિવાય કામ નથી એ કોઈને ખબર ના પડે કે કેવા જ્ઞાનિક જ્ઞાની તે શંકર એમને જેમ છે તેમ સ્પષ્ટ આ બધું સ્પષ્ટ આપણને અનુભવ આવે છે એવું સ્પષ્ટ અનુભવ પૂરણ કોને ખબર પડે ચાલો એટલે આપણે આજના ધર્મથી અહીં આગળ પૂરણ છે કયું કે સિદ્ધ સિદ્ધતા પામ્યા છીએ આપણે પ્રાપ્તિ થઈ છે એ આજે ખુલ્લી થતી જતી જાય છે ત્યાં આગળ આ બધું એકતા લાગે પણ વ્યવહાર જુદો છે છતાં લાગે તમને બહુ મોટો વાત છે બહુ ઝીણી વાત છે એનું શું આપણું લક્ષ્ય દરેક મહાત્માનું એને બહુ વધારે પડતું મળે દાદા પોતાને પૂ મિનલનું પૂરણ એટલે મિનલ આ બોડી છે પણ આગળ જે હશે તે તે તમને એનું પૂરણના પાર્ટનું સમજાય છે અને ગલનના પાર્ટમાં તમે એને એલર્ટ કરો છો કે મિનલ જોજે હા કે એક વાક્ય આપો છો કે એક શબ્દ આપો છો અને પછી ઓટોમેટિક મિનલને અંદર પ્રોસેસરમાં ઘૂસી જાય પછી કે ઓ દાદા આમ કહેતા હતા હવે આ સંજોગાયો શુભ બંને માંથી નીકળે ત્યારે શુદ્ધ થાય ને એમ એમ થશે કેમ કરી શુદ્ધ વ્યવહાર ને લૌકિક વ્યવહાર છે ખોટો ના કહી શકો તમે લૌકિક અને અલૌકિક એટલે આજ્ઞાધર્મ અલૌકિક વ્યવહાર છે આપડે દરેક માટે અંદર થી કેવો હા એ ખાસ સમજવાની વાત છે મોટી આમાં આપણને જ્યાં જ્યાં અડચણ આવતી હોય તો પૂછો ત્યાં આગળ સત્સંગ થાય બધો એમને કેવી રીતે પૂછ્યું એમને ખ્યાલ હતો અહીં રહી ગયું પણ જો પૂછ્યું ને કેમ કે એમને ખ્યાલમાં છે કે શું મારે જાણવું છે આ સમજાયું તને સમજાય છે એટલે પૂછવાનું ક્યાં હોય કે ના સમજો ગુજરાત ગોચારા થતા હોય તો પૂછ્યું આ છે દાદા આ છે પણ આ શું એવું સમજાય તો પણ તમારું નીકળતું જાય એવું અમે સમજાવી દઈએ તમને એકદમ તો ના નીકળે હા તો તો નઈ જ્યાં સુધી ફાઇલ નંબર વન સાથે બાર અભેદતા નહીં આવે તો એ કઈ રીતે કે આ ફાઇલ નંબર એક એ તો વ્યવહારથી છે પણ અભેદતા એટલે એને વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા મળી છે એ વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞામાં કોઈ પણ પ્રકારે ક્યાંય પણ ભેદ ના હોય કોઈ પ્રકારનો નહીં તો બધું બધું ભેદ પાડનાર અત્યારે હોય તો શબ્દ છે શબ્દ નીકળતાની હાથે ગમે તો જ્ઞાન હોય ને લઈ નાખે માણસને એવું સમજાય અને જ્યારે આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિ કરીના મન વચન કનુભઈ છું તો કનુભઈને શબ્દ ભેદ ના કરી શકે કનુભઈના શબ્દથી કોઈને થાય ત્યારે એનો હિસાબ એ કનુભય પડે પરંતુ મને ભેદ ના પડે શું કહ્યું શબ્દથી સાથી કે હવે આજ્ઞાધર્મથી કનુભાઈ તો છે તે પોતે પોતાથી ચાલતા જ નથી એમને એમની ઈચ્છાઓ કોઈ રહી જ નથી કશી एट बदे बीजाने इच्छा थी चाली रहा इतले इच्छा चाली है एट्छा शब्द ना कहवाई पर आप बदला चालिए क्रमिक मार्ग में एने पर इच्छा थी चाले एवं कहो ते पर चारी शब्देद ना हो कृपादेवन बहुत सुंदर विधान है शू क्यूमने एक वक्त लिख्यू एमने पूछवा पत्र लिखे सेम आयु से પરેછાનું શબ્દેદ જેમ એટલે કારણ કે હવે એટલા મોરા પડી ગયા છે કે એમ મારું સુખ પોતાનું સુખ પારકું છે નથી રહ્યો કશું ના સમજાયું પોતાનું સુખ પારખું ભેદ નથી રહ્યો એટલે મનુભાઈ કનુભાઈ છે મન વચન કયાથી છે અને હું છું એમાં એને આ પાર્કું છે એ પોતાનું એમાં એટલું બધું નોખું પડી ગયેલું છે એમનું એ નોખું પડી ગયું છે પણ જીવી રહ્યા છે પણ જ્યાં સુધી જીવી રહ્યા છે એવું કહીએ એ બધો વ્યવહાર ભાગ પણ ખરું જીવવાનું શું છે આ સમજણ તે વાત પકડાતું કોઈને બહુ મુશ્કેલ પડે છે સમજણ એ સાચું જીવન છે અને દાદા કહે છે અને આ બધા શાસ્ત્રો કે કોઈ પણ કહેશે કે અહંકાર મરી ગયા પછીનું જીવન એને સાચું જીવન કહ્યું શું કહ્યું જીવન કહ્યું અમે તેસઠમાં જ્ઞાન મળ્યું અને ચોસઠ પાસઠમાં જ અમારા ઘરમાં અમારા ફાધરના મામા થાય મામાનું ફેમિલી એટલે એમના મામી જ આવ્યા હતા અને અમારા મધર હતા બે બાતો કરે અને એકદમ કનુભાઈ બાજુ થયું એટલે હા બેઠા હું બેઠો તે મારા મામીને આ બધા ભક્તિ બહુ ને કૃષ્ણ ભગવાન બહુ કે બહુ એટલે મેં થોડું અને એકદમ કૃષ્ણ ભગવાનની વાત બહુ સરસ છે અમને તે કૃષ્ણ ભગવાનનો એટલો એટલો આનંદ આવે છે અમારી જોડે જ છે એ રીતે તે જ વખત કહું છું હા આ તરત જ વાત કરું તે અત્યારે આ કનુભાઈને શબ્દ પડકે બની રહ્યું છે અમે જોઈ રહ્યા છીએ પેલા મારો મધર તો શું મળ્યા આમ જ પછી લાગ્યું કે આ જરા પડતું થઈ ગયું સમય ગયો જીવન તો સમજવું પડશે આપણે જીવ્યા છીએ પણ આજનું શરીર સમજમાં આપણો પોતાનો વ્યવહાર છે ને એટલે હિસાબ શબ્દ દાદા એ બહુ મજાનો છે હિસાબ કોઈ પણ મહાત્મા નો હિસાબ જોવા તરત પકડી જશે વાંધો નહીં આ શસ્ત્રો કશી જરૂર નહીં પડે હિસાબ આ હિસાબ કઈ થી હોય કે એમાં બીજાનો કે મારો કે એવું કશું રહેશે આપણને શરીર તમને રાખવા દેશે આ તકલીફ મોટી છે તો શરીર ના રાખવા દે ત્યાં એને રાખવા દે એવું કરવું એ આપણો ધર્મ છે એવું નહીં કેમ હશે અરે બહુ થાય ચાલે બે દીકરીઓ ડાહી છે કેટલી પડેલી સાહેબ આવવાના છે કલેક્ટર સાહેબ એક્સ કલેક્ટર કોણ હા બોલ બેન ઉભી રાતાને બોલવાનું આપે બધા સંભરા બોલ દાદાજી આપણે આપણું જ ગલન છે અને એમાં કરેક્શન શું એપ્લાય કરવાનું એ ખાલી એટલે આપણું સમજણ એપ્લાય કરીએ એટલે એ સમી જાય જો ત્યાં કંઈ ઉથલપાથલ થાય છે એ સમજાયું પણ સપોઝિંગ આપણી રિસ્પોન્સિબિલિટીઝને ડ્યુટીઝ છે સપોઝિંગ પેરેન્ટિંગ એન્ડ ઓલ તો એમાં આપણે થાય કે આ સાચું નથી થઈ એટલે સમવેર આઈ હેવ મેડ અ મિસ્ટેક કે યુ નો ધ પર્સન ઇઝ નોટ ગેટિંગ તમને ધીમે અંદર આવશે કે આ દીકરી તે હું જ છું એટલે મારે જ એને મારે ગાઈડ કરવું પડે મને જ ના પણ એ એકદમ નહીં આવે પણ આપણે આજ્ઞાધર્મ નું આખું વિજ્ઞાન બચાવવા માટે આપણે લક્ષ્યમાં શું હોવું જોઈએ કે મન વચન કાયા અને મન વચન કાયાના બધી વ્યવહારની બનતી ક્રિયાઓ અવસ્થાઓ બધી જ ક્રિયા બધે હું જ વસ્તુ આભાર સમજાવું હજુ પરિપક્વ નથી તો બહુ લાંબા ગારે આવે એકદમ તો ના આવે અને મમ્મી ને વચ્ચે તો જ્યારે વાર લાગે પણ આવે ખરું ના આવે એવું નથી હા ના આવે એવું નથી એક બીજો સવાલ થાય છે કેવાય ના ના પૂરતું તપ વધારે થાય છે વધારે તપાય છે જ્ઞાન વાક્યો ચાલુ થાય તો હા દાદા પણ એ કેટલા થાય છે કેટલી બધી અવસ્થાઓ જાય છે પાર વગર ની જાય છે પરંતુ એ તમે ખબર નથી કે એની વચ્ચે કેટલી અવસ્થાઓ ચાલી ગઈ એટલે આ તો બહુ ઝીણી વાતો છે બધી શું બહુ ઝીણી વાતો છે એટલે તપ ને એવી રીતે ના સમજાય આપણાથી અને તપ આ ઠંડુપાટી એવી રીતે એને ના સમજાય એ તો દાદાના શબ્દો આવ્યા આપણે પકડી લીધા એના જેવું થયું એવું ના કરાય ઠંડુ પાડ્યું ક્યારે કહેવાય કે જસુભાઈ સાહેબ એક વખતે બહુ વડીલ મોટા હોય બહુ સમજવા તે હોઉુભાઈના હોર્મમાં સત્સંગ ચાલતો અને જસુભાઈ સાહેબને ડાયાબિટીસ જરા હેવી હતો હવે એના કારણે એમને કંઈક થાય ને તે વચમાં અહીંયા કંઈક થયું હતું અને થયાને કારણે જરા કે થતું એટલે પછી એમને સારું બધું એટલે દાદા બેઠા હતા સત્સંગ ચાર દાદા હોલમાં અને દાદા વાત કરતા બધે પણ દાદા કોઈની સામુ ના જોવા તો બધી બધી બાજુ એમની નજર ફરે એ અભેદ દ્રષ્ટિ કહેવાય બાકી તો નહીં આમ કોઈને આમ જો એને દ્રષ્ટિ નથી કહેવાતી અભેદ દ્રષ્ટિ તે પછી તરત જ એમનો આ પેલી માખ બેઠી અને ઉડાડવું હતું દાદાની તરત તે દ્રષ્ટિ ગયો ધીમે રહીને કહેવાનું આપણી સમજણ આપણું ના ગમતો આપણને લઈએ ચાલશે નહીં મારું ખાલી એટલું જ હતું કે પેલું અકળામણ ને બળાપો થયો છે ઘડી થઈશ આવશે ઘડી તો થઈ ગઈ દાદા હવે શું ઘર પણ બાકી રહ્યું દાદા ઘરડી દાદા કૃપા કરી આપો પ્લીઝ મને આશીર્વાદ બઉ જ આપો કે આ સમજ મારી અંદર ભૂલી ગયો કરતો જ નથી કૃપા મારે રાખવી શું કામ પડે પરંતુ એ સજા છે અમારાથી કૃપા એ વસ્તુ જુદી છે આપડે દરેક ના મહાત્મા જેટલી પ્રગતિ નો વિકાસ થયો હોય એમના ભાઈ હોય એ તો પણ એ બધી ડબાયલી હોય બહુ એ પણ હોય હોય તો કરી પણ એને કૃપા કહેવાય નહીં કૃપા તો બધા અનુભવોનો સાર નીકળતા પછી આ કૃપા એમાં નથી નીકળતી અને એમાં કરુણાના શું છે કરુણા હા પરિપૂર્ણ કરુણા આકારમાં હોવી જોઈએ તો દાદા ભગવાનનું આપણું લક્ષ્ય છે નસીમ જે જે કારો બોલીએ છીએ જ આપણને એને આપણાથી ઇઝી પડે છે બધું વ્યવહારમાં વ્યવહાર ચોખ્ખી એટલે ઉપયોગપૂર્વક જેટલું બોલાય જે એક વખત બોલે તો બહુ કામ કરી નાખીએ તો ઉપયોગપૂર્વક કારણ કે દાદા ભગવાનને શરીર છે જ નહીં હવે કોને સમજાય આ વાત કે શરીર વગરના દાદા ભગવાન સમજવા એ કેવી વસ્તુ છે આ વાત છે એટલે આજના જમાનામાં પેલું બેંગ્લોરમાં કહ્યું કા પદ્મના સેશન પછી પંચ્યાસી વર્ષના એ બધા આવ્યા હતા તો પેલા નાટા ફેમિલી એટલે એમનું છોડે જ નહીં ને એમના આખા બાકી હતા બધા બેસાડી જ દીધા પંચાવન હાઈટ થયા હતા કંઈક બે હાઇ અને હા આયા હતા મને કહ્યું પ્રોફેસર સાહેબ આ બેઠા છે એમ મેં કહું હા એટલે મેં મારી જોડે જ બેઠા ખુરશી ઉપર પંચ્યાસી વર્ષના અને બહુ એને એને બહુ આખા જિંદગીમાં બહુ માથાકૂટો કરીશ પુષ્કળ આ બાબતમાં બેઠા હા પછી આ પછી આવ્યા પછી હું જ્યારે રૂમમાં ગયો મેં કોઈ સાહેબને આજ્ઞા સમજાવો તમે પછી રૂમમાં જઈને આવીને પછી છેલ્લે મેં પ્રોફેસર સાહેબને બોલાવો થોડુંક જ કહેવું પડ્યું મારે વધારે કહેવું નથી પડ્યું તારે ખુલ્લું શું થાય એટલે પછી પેલા નાટક વાતો કરજો મળે છે પેલા મોટા છે ને પદમશ્રી ને બધા વાતો કરજો એમને એટલે એમનો ગ્રુપ છે ને એમને એમની રીતે સમજાવશે એમને વધારે સારું પડશે પછી ગ્રુપ તૈયાર થશે બેંગ્લોરમાં બહુ બ્રિલિયન્ટ હોય આ લોકો બહુ બુદ્ધિવાર સારી હોય છે સમજ્યું યોગાનું યોગ બન્યું એટલે દાદા ભગવાને વ્યવસ્થિત શક્તિ કરતાં કહ્યું છે એમાં આપણને આપણું મન વચનકાયા વ્યવસ્થિત શક્તિના આપણા મન વચનકાયાના આપણા બધા વ્યવહારોના હિસાબો જે રીતે જે હિસાબો આપણી સમક્ષ થતા હોય અંદરથી થાય કે બહારથી થાય શું કહ્યું તો હવે આપણે અંદરથી થાય વધારે કાળજી રાખવાની છે બહારથી થાય એમાં સમજી લેવાનું છે એ હિસાબ શબ્દ મુખી દેવો બસ બીજું કશું રાજગઢમાં પડવું નહીં અને બન્યું છે ને મને આટલું બધું હચમચાવી નાખે છે એક લાગુ જોઈએ કે ચેક કરે કઈ છે એની પાછળ આટલું કે લેક તો બહુ થઈ ગયું આટલું ગગળો થઈ ગયું પછી આની મેતે આગળ વધશે તો એક કેવું છે મમ્મી આપણા એકદમ બેડ રીડન છે મારા મમ્મી અને આપનો ફોટો જોઈને મે અમે પૂછું કે આ કોણ છે ઓળખે છે એમ સ્વામિનારાયણ ચાર કાલે ફરી પૂછ્યું ને તો કાલે બહુ સરસ ખીલેલી હતી તો કે હા દાદા ભગવાન છે આપડા એ દાદાના સ્વરૂપ આગળ કે કયા કોઈ કયા સંત ના હોય કયા જ્ઞાન બદ્ધ બધા જ હોય એમને આગળ તો શું એટલે દાદા ભગવાન અને એમના અશરી ભાગ એમાં તમે વ્યવહારના કોઈ પણ સંત કે ગમે તે હોય મૂકોને મૂળમાં બરાબર એક્ઝેક્ટ જેમ છે તેમ દેખાશે એટલે અમારો સ્વામિનારાયણનો અનુભવ એ જ છે સહજાનંદ સ્વામી અમારી જોડે રહ્યા જ કરે છે તો પ્રાંતમાં બ્રહ્મલોકમાં જો પાંચમા બ્રહ્મ લોકોમાં છે પાંચમું બ્રહ્મ લોકો એટલે બહુ એ કહેવાય હમ અત્યારે એથી આગળ છે ને બહુ એટલું બધું છે સમજાય એટલે અક્ષરધામ કહે છે સ્વામિનારાયણમાં કેવું અક્ષરધામ એ એકદમ શુદ્ધ બ્રહ્મચર્ય હોય નીર તારે જ વસ્તુ બને છે પણ એ તો રિલેટિવલી સ્થૂળ કહું છું હા રિલેટિવલી કહું છું રિયલ તો વાત જ જુદી છે હમ વાતો બધી હોય બ્રહ્મને હોય આત્મા બધી જ હોય છે વાતો હોય જેમાં સમજો ને ક્ષર એ બીજું કશું જ નથી વ્યવહાર અને નિશ્ચય પરંતુ એ અમુક અમુક લિમિટેડ સ્કોપમાં છે બધું ખ્યાલ આવ્યો જ્યાં સુધી નિશ્ચય પ્રાપ્તિ નથી ત્યાં સુધી પરિપૂર્ણ આખી વિજ્ઞાન દ્રષ્ટિ ખુલ્લી નથી થતી પહેલે તો જ્ઞાન દ્રષ્ટિ ખુલ્લી થાય જ્ઞાન દ્રષ્ટિ ખુલ્લી થતાની સાથે જ દેખ દેખતા થઈએ નહીં તો દેખવાનું થતું જ નહોતું કોઈ દિવસે દર્શન મોહ એટલો બધો વ્યાપ હોય એ દર્શન મોહ આખો ઉડતાની સાથે જ આપણને એ કૃપાથી આપણને પ્રાપ્તિ થાય જ્ઞાન થાય લક્ષ બેસે સ્વાદ આવે આનંદ સુખનો બધું જ થાય અને આખું સ્પ્રઉ થાય તારે પ્રજ્ઞા સ્વરૂપે આખું કામ થાય દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે એ પ્રજ્ઞાએ એ જોવાની આપણો પ્રકાશ ખુલ્લો થયો તે છે જ્ઞાન સાથેનો જ્ઞાન હોય નહીં એને પ્રકાશ ખુલ્લો થાય એ જોવાનો પોતાનો જોવાનો સ્વભાવ એટલે એ જોવાનો સ્વભાવ જ્ઞાન સાથેનો જ હોય પરંતુ જોવું જોવાનું ખીલ્યું એને પતંગિયાને નવી આંખો આવી પહેલી ઇન્દ્રિય ખુલ્લી થઈ એટલે તરત જ જ્યાં પ્રકાશ દેખાય ત્યાં એને એટ્રેક થઈ જાય એટ્રેક થઈ જ જાય પતંગિયું જ બધા જ્યાં સમજીએ છીએ બટરફ્લાય કે પતંગિયું કહીએ છીએ એને એવું આ દ્રષ્ટિ છે આપણી તો દ્રષ્ટિ શરૂઆતમાં બહુ ઉલ્લાસ આવે બધું બહુ થાય અને અંદરથી પરિસર સહન ના થાય એને પ્રજ્ઞાન પરિસ કે છે એને અને ત્યાર પહેલાં આ મિથ્યાત્વ વગરવા માટેનું અજ્ઞાન પરિસ છે એ થવો બહુ મોટી વસ્તુ છે અજ્ઞાન સહન ના થાય કોઈને હમ કે ભગવાનની એ દશા કેટલા અવતારોથી હતી એમ એમ ના આવે હમ આ બધા શબ્દો શાસ્ત્રના છે ખરા પણ એની જે એક્ઝેક્ટ સમજ છે તે સાયન્સમાં ખુલ્લી ના થાય નહીં થાય ખુલ્લી કોઈ પણ તમે લાવો શાસ્ત્ર શું એટલે દ્રષ્ટિ જ મુખ્ય છે દ્રષ્ટિ દ્રષ્ટિ બસ દ્રષ્ટિ કહેતાની સાથે બધા કોઈ પણ ગમેતા હોય ધર્મ પાડતો એની બિલીફ ગમે તે હોય તો ખબર પડે કે દ્રષ્ટિ વસ્તુ બની હમ કે માન્યતા એ બીજું કશું જ દ્રષ્ટિ છે દ્રષ્ટિ છે પણ હવે દાદા છે તો તને કશું દુઃખ કે સુખે જય સચિદાનંદ જય એકાદ તો બોલાવવા ને પેલી આપડી આઈ છે આપડી બેન પ્રેમ રક્ષણા ભક્તિવાળી હરીશભાઈ આજે કોના તરફ થી પ્રસાદી છે મહાત્મા અહિયાં આગળ જોવું કે સંચયનમાં એકસોતેર ક્યા સાંપે કોઈ કહો સલું સાજનિયા શો છું ક્યા કોઈ કહો સલું સાજનિયા છોપે ક્યાં છે કોઈ કહો સલુણા સાજનિયા જન સાપડશે કોઈ કહો સલું સાજનિયા છો સા પર કોઈ કહો સલુણા સાજનિયા જેના મુખ ફુલડા ઝા જે જેના અંતર રસ મારતા જેના અંતર રસ મારતા જેના મુખ મા ફુલડા ઝરતા જેના મુખ જતા જે જેના અંતર રસમાં ની તરતા જેના અંતર રસ મારતા જે જેના હ્ય વિમળ મનડા હરતા જેના હાસ્ય વિમળ મનડા છું તે ક્યાશે કોઈ કહો સલોડા હું જંખું છું તે ક્યાશે કોઈ કહો સલોડા સાજનિયા જેના શુદ્ધ ચારી ત્ર ભરે જ શુદ્ધ ચી ત્રસુવાસ ભરે જેની સોબત દિલ ના દોષ હરે જૈની સોબત દિલ ના દોષ હરે જેના શુદ્ધ ચારી ત્ર ભરે જ સુધારિત્ર સુ જૈની સોબત દિલના દોષ હરે જૈની સોબત દિલ દોષ હરે જૈનીની કૃપા તરણ નો કરે જૈની કૃપા તરણ छो क्या, क्या सा पड़ से कोई कहो सलोना सा जनिया हूँ सो क्या सा पड़ कोई कहो सलोड़ा सा जना एक शब्द शास्त्र बने બને જેની એક નજર થી મોક્ષ મળે જેની એક નજર થી મોક્ષ મળે જ શબ્દે શાસ્ત્ર બને જેના એક જ શાસ્ત્ર બને જેની એક નજર થી મોક્ષ મળે જેની એક નજર મોક્ષ મળે જેની સન્મુખ લી રીધી ફળે નિશાન હું જંખું છું તે ક્યા છે કોઈ કહો સલો સાજનિયા હું જંખો છું તે ક્યા છે કોઈ કહો સલો સાજનિયા આવા પ્રગટ પુરુષ મને દાદા મર્યા આવા પ્રગટ પુરુષ મને દામ મળ્યા મારા દોષ અનાદીના ટણિયા મારા દોષા ટળિયા આવા પ્રગટ પુરુષ દાદા મળ્યા દાદા મળ્યા મારા દોષ અનાદી નાટળિયા મારા દોષ અનાદિ નાટળિયા મારા ફળ્યા ફ્યા શોધું છું ક્યા સા પરશે શોધો છું ક્યા સા પડશે કુ ચૂતે ક્યાં મળશે હું જંકુ ચૂતે ક્યાં મળશે કોઈ કહો સલોણા સાજનિયા કોઈ કહો સલોણા સાજનિયા જય સચ્ચદાનંદ જય સચ્ચદાનંદ જય સચ્ચદાનંદ હવે પછીનો પૂજ્ય દાદાજીનો સત્સંગ સોમવારે તારીખ અઢારમીએ સવારના નવથી દસ આ જ જગ્યાએ રહેશે આજની ગુરુવારની સ્વરૂપ કીર્તન ભક્તિ પોણા છ થી પોણા આઠ બાબુકાના હોલમાં શનિવારની પ્રાતવિધિ મહાત્મા ધર્મિષ્ઠાબેન નરેન્દ્રભાઈ મેનગર એ અઢાર ધર્મપાક સોસાયટી ન્યૂ વીઆઈપી રોડ ખાતે રહેશે અને આજની પ્રસાદીના નિમંત્રકો છે મહાત્મા ભાલચંદ્રભાઈ જોશી પરિવાર હંસાબેન નટુભાઈ દેસાઈ પરિવાર ભરતભાઈ ભટ્ટ પરિવાર ઈશ્વરભાઈ બેનો બે પા કરો મારે જરૂર જાવ સારું લાગે અને આપડા પેલી ચલ બેન દ ભગવાનના અસીમ જય જયકાર હો દા ભગવાનના અસીમ જય જય કાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દા ભગ દા ભગવાનના અસીમ જકાર હો દાદા ભગવાન અસીમ જયકાર દાદા ભગવાનના અસીમ જયકાર હો દાદા ભગવા અસીમ જયકાર ભગવાનના અસીમ જ જયકાર હો દાદા ભગવાન ના અસીમ જયકાર ભગવાનના અસીમ કરા ભા